ચક્ષું દાતા પરમ જ્યોતિ સ્વરૂપી ને દીવો કરિયે ભગવન દાદા શર્વસમરપીને શૂર્ય સમાન પ્રતાપી તેજસ ચંદ્ર સમ શીતડ ઓસ મેરુઅ અચલ સાગર ગંભીર મોદીર ના ગુણલા પ્રત્યક્ષ પ્રકટના ગાયીને ધી વો કરિયે ભગવન દાદા સર્વસમરપી મિ વિશ્વા ધાર અંગુલી ટેવે બ્રહ્માંડ સ્વામી સ્વામી તય ભાવે નિજસ્વરૂપી નિજસ્વ ભાવે દશ લખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિનેદી વો કરિયે ભગવન દાદા સર્વસમર્પી ને શોધાત્મા મૂળ ઉપાદાની અહંમ મતના અપાદાની નીૂણ એક સંયોગી છોડાવ્યો સંસારે બંધો કૃપાડો જ્ઞાની ને દીવો કરીએ ભગવન દાદા શર્વ સમર્પીને ધારા ઉભવ એક મિનિટ વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ ટાળે આરતી કરી જીવ ટૌદ્ર આરત અપ ધ્યાન જય ભગવાન પ્રગટ દીવો દાદા કેરો જગ પ્રકાશ કરે દાદા પ્રકાશ કરે જગ કલ્યાણ પ્રગટ્યા જગકલ્યાણ પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર જય દાદા ભગવાન પહેલી આરતી દાદા ની ત્રિવી દાદા ત્રિવી ધાળે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જોત જય દાદા ભગવાન બીજી આરતી રીતે દાદા ની કે વડ દર્શન કરે દાદા કે વડ દર્શન કરે પોષાય ના પોશાય જગે પોષાય ના પોાય જગે ક્રિયામાં કરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે સ્વંવે શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માન્ડ પ્રકાશેશયં જય દાદા ભગવાન ચોથી આરતી દાદા ની અડીઠ તપ કરે દાદા અડીઠ તપ કરે જ્ઞાન અજ્ઞાન બિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન બિન્ન ભેદી સ્વચારિત્રલહે જય દાદા ભગવા પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે દાદા કલ્યાણ ભાવ વાવે તીર્થં કર પદ પામી તીર્થ કર પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ હે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે હેક કૃપાય મી દ્રષ્ટિ હે કૃપાય મિ દ્રશિ તરણ તારે જય દાદા ભગવાન દાદા આરતી કેવળ હે કોઈ ગાશે દાદા જે કોઈ ઈગાશે એક કૃપાય મી દ્રશ્ય એક કૃપાય મી તરણ તારે જય દાદા ભગવા જય દાદા ભગવાન જયા દાદા ભગવાન જયા દાદા ભગવા દાદા સંગ જ્ઞાન જન હે પરમાનંદ હેદાદા જય સતચિતનંદ નિર જન સિદ્ધ અરીહનતાણ હેદા મૂળથી ચમ સ્પંદ મોખમ્રા મન હર જન વલ્લભ મરલી મનો હર જ્ઞાન શુધા યાર નીર ગ્રંથિ સમરસ દશા હોતરાગ અનુપમ આત્માનંદી પુષ્ટિ વચન બળ ની કામી કરુણા મય પલ પલ્લ પ્રગટ જ્યોતિ જડહ જગયા ખાનુ તાડો ગટ દિવો જ્યોતી ઝા નો ટો દર ભે દબુ નંદ અનંત ગુણ જય સચી દાનંદ કરુણા શાગર હે પર મોક્ષ શબ શાશ્વત શરણમ મોક્ષ શબંધી શાશ્વત શરણમ શરીર છતાએ અશરી બાવે શરીર છતાએ અસરી બાવે વિચરે શર્વજ્ઞ તને વંદન કરું છું વિચરે શર્વજ્ઞ તને વંદન કરું છું દાદા ભગવાન ને નમસ્કાર કરું છું દાદા ભગવાન નમસ્કાર કરું છું શરવ દેવ દેવલોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ ફરી શકે ની ડર कोई पर महात्मा ने उपर गए तेरे कोई महात्मा ने परिष तेरे दादाजी धरे बेहू हाथू हो हो, हो मोकले लस्कर आखू मोक्षदान साथ અભય દાન ખાશે રથય કમળમાં દાદા જ સ્થાપું અમૂર્તા મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું અમૂર્તા મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્ધું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્સી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું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 જય સચિદાનંદ બાર વરસ ની અંદર ના ગાળા બાર કલાકની બાર કલાક ની હાડાબાર વચનો ગૌતમ સ્વામી સિદ્ધ પદમાં બિરાજમાન છીએ જુઓ પણ જોયું ને આજે કેટલા થોડા કલાકના અંતરોમાં બે સિદ્ધ ગતિમાં બીજા થાય છે સિદ્ધાસણી હમ એ આપણે આ પર્વ વર્ષ નું પર્વ ના થઈએ પણ જૂના ના થઈએ ની નવા જયારે જો ત્યારે શરીર એવું ને એવું દેખાય પણ નવા નવા એવું આપતા પુત્રો સમજાવે છે આ બધા અમારા શૈલેષાનંદજી આપતા પુત્રો વડીલ એ સમજાવે છે બધા આપતા પુત્રોએ સહી કરીને આપી દીધી છે કે મારે આ વડી લાવે અને અમે પાંચ જણ છીએ એમાં ત્રણ સ્થાયી રાખ્યા છે અને બે ઓલ્ટરનેટ થયા કરશે એટલે બધા જ આપણે બધા આખા સંઘને એટલો બધો લાભ મળશે વિશ્વને લાભ મળશે ભારતને લાભ મળશે અને આપણે આખું વરસ सारी माटे आप अचलता प्रस्थापित कर सारी रीते आप सबने खूब खूब आशीर्वाद अमें आपना आशी चीए। स्वासे स्वासे अपना आशीर्वादी छे श्वास श्वासे आपना अभिलासित छे महात्मा आ कनुभ देह थी कनुभ ना देह है इतने ज्या ज्या ज्यादी जड़े जे जे परिचय में आयो हो ना आए आ बद कनुभा ताकत शक्ति के भूलो ना करके एट क्या जे कहीं ज़्यादा भूलो जे कही चूको थी गई होने अमरा आप साहेबों ने तो खास विशेष विशेष कर दादा भगवान सर्व नर्वमात्र आप प्रति अमे अमारी सर्व प्रकार की भूलो आलोचन कर दादा भगवान समक्ष आलोचन करूब पस्ताव तो हमेशा रहा करें परंतु यो निश्चय पाको करे छे, के हूँ अचल आ सचर बदा व्यवहार में शुद्ध आत्मा छू मश्चय है इलाम આપ સૌના આશીર્વાદ અમે માગીએ છીએ અમને ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા તો આપણો ધર્મ છે જ શુદ્ધાત્મા તરીકે છતાં વ્યવહાર વ્યવહાર છે એટલે કે વ્યવહારમાં આ ક્ષમા અને બંને પક્ષે દેવ રીતે હોવી ઘટે આપનાર પક્ષે પામનાર પક્ષે બંને પક્ષી હોવી જ ઘટે એ તો સતત આપણો જીવન મંત્ર બની જાય છે આજ્ઞાધર્મીય આજ્ઞાધર્મીય જીવન મંત્ર બની જાય છે કારણ કે આજ્ઞા ધર્મમાં દાદા ભગવાને એ વ્યવહારમાં આ સુંદર આલો પ્રતિક્રમણે પ્રત્યાખ્યા એટલો બધો વણી લીધો છે એમાં એમને કે હવે મહાત્માઓને તો કશું બોલવું નથી બોલતું આજને પણ એ રહે છે ખરું ના રે ત્યાં દવા કરી લેશે પોતાની પાછા પોતાની દવા કરી લેશે પડી ગયો બડીક્યો લે બનાવી દે જેની જેવી પડી ગઈ કોઈને ખાડ મારી ભાવે ખાડ મારી કરી લેજે પડીક્યો કરી લે છે ને રેટા હેં બસ આટલું આશીર્વાદ છે આજના દિવસે આપણે આ મહાત્માઓ ભેગા થયા છીએ વીર પ્રભુનું નિર્માણ ગૌતમ સ્વામીનું નિર્માણ આ જુઓ તો ખરા એ સંજોગો આ વિજ્ઞાન કેવું છે સાયન્ટિફિક સબકમસ્ટલ એવિડન્સ ભગવાનને અહીંયા છે દશના ચાલુ થઈ જાય છે અને ત્યાં કે આ વડીલ ત્યાં છે બ્રહ્મદેવ ત્યાં એમને જ સ્થિર કરી આવો જાઓ ધર્મમાં તો એમને મોકલે છે અહીંયા ભગવાનની વાણી ચાલુ થઈ અને બધું એ થઈ જાય છેલ્લી વાણી બધી અને મધ્યરાત્રિ પછી એમનું નિર્વાણ ધમાલ થઈ જાય બધી ઘણી મોટી અને ત્યાં ઘરમાં ઘર ખબર પડે આ બધી શું ધમાલ થાય છે ત્યાં ખબર નથી પ્રભુનું નિર્માણ પ્રભુનું નિર્માણ એમને એટલો બધો વિષાદ થાય છે કે પાંચ વર્ષ પહેલા અર્જુનનો જે વિષાદ યોગ હતો એ આપણે મહાત્માઓને અદભુત આપણે અંદરથી આપણા રાખવાનો ખજાનો છે તો આપણો એ વ્યવહારમાં બધા લે દે કરવાનો નથી એ ખજાનો દરેકને માટે છે વિષાદ કે કરેલી ભૂલો પસ્તાવો દીકરી ગયું એમનું નહી હદાને રડાયા એટલા બધા પાર વગર આ રૂમાલો લઈ લઈ નીચો હતો મોકળાયા નહી દાદા ને એટલે આજના દિવસે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ બહુ આનંદ છે અને પ્રસા પ્રથા પડી છે તે બહુ સુંદર રીતે ચાલું રહે અને ક્ષેત્ર છે દાદાએ આ ક્ષેત્ર પર એટલી બધી વિધિઓ કરી છે ગજબની વિધિઓ કરી છે જેને કંઈ જોઈતું નથી એમની વિધિઓ છે આ બધી શું ભાવ અમારા બાપુજી પિતાજીનો થયો એટલે કહે છે એટલે કનુભાઈ હેડ આપણે આ બાર કોન્ટ્રાક્ટરમાં અહીંયા તે રખડવું બધું બંધ કરી થઈ જાય એટલે પેલી એપ્સોબન કોટનની ફેક્ટરી કરી નાખી આ જગ્યા તે લીધી તે દાદાને બે જણ થઈને તે કેલનપુર ગયા કેલનપુર ગયું અને હતા પરંતુ સાધુ સંતો મહારાજ બધા જ એમને ઘરે આવે ત્યાં ત્યાં એમને ઘરે આવે વોરાવે બધું કરે અને પછી આગળ જાય બહુ મજાના જીવ હતા બાબરભાઈ નામ અમારા એમના સસરા આપણા સાહેબના બેઠા છેલ્લે ઉભા થાવ હા રે વાહ આવી છે કે બહુ મજા સંતુરુષ કુદરત ની જમીન કેલમપુર મને બહુ સારું ગમે છે અહિયાં રહ્યા તો કારખાનું કર્યું હતું આ ફેક્ટરીમાં તેમાં દાદાની પહેલી ગુરુ પણ અહીંયા આ ક્ષેત્રમાં થઈ પ્રથમ ત્યાર પછી એના મંડાણ થયા ગુરુ સર્વપ્રથમ રસિકલ બે ત્રણ વખત થઈ હશે બે ત્રણ વખત સાચી અને બાજુ લીધી ચાર હા ચાર બીગા તો એવું મંદિર આવી ગયો આ વિજ્ઞાન શું છે એની પાછળ જય સ્વામીજી એ ક્યાં વિજ્ઞાન હે પીછે વિજ્ઞાન હે વિજ્ઞાન ક્યાં ગપસપ હે રિલેટિવ હકીકત છે એટલું તો હોવું જ જોઈએ કે નહીં અને આજ સંદેશો દાદા ભગવાન કહે બધે જગત માં ખૂણે ખૂણે પહોંચાડવું જીવન ખોટું નથી જીવન ખરેખર માણવા જેવું છે હકીકત સ્વરૂપે ભગવાનની માન્યતા પ્રમાણે બધાના ભગવાન છે પણ છતાં આખું ભારત કે છે પણ બધા એક છે એમના સ્વરૂપો વિવિધ છે બધા કેટલા બધા અસંખ્યાત પ્રકારથી છે બધા જગત તો સંખ્યા વસ્તી વાળું છે પણ એની વસ્તી લાંબી બહુ છે બધી નથી પ્રાણી દયા એટલે કે એમના માટે આપણે હિંસા ના થાય એવું બધું બહુ ચાલે છે ઘણું બધું છે એવા હો છે બધા ઘણા પરંતુ આ દાદાનો સંદેશો બહુ સુંદર છે व्यवहार क्या ही पर अपने नेगेटिव स्वरूप नहीं ले परंतु यनव जीवन प्राप्त थे भारत में आ सनातन धर्मी देश में सनातन धर्मी के धर्म क्यों न तो हो सकते नहीं हमेशा हो सनातन धर्म કારણ કે વ્યવહાર ક્યારે નતો કોઈ દિવસ એવું બની શકતું જ નથી ક્યારે બન્યું એવું ક્યારે બન્યું તું વ્યવહાર નતો એવું ક્યારે બન્યું તું ત્યારે એ તો બધાએ લાગુ પડે પણ અહીંયા સનાતન શબ્દ સતને લાગુ પડ્યો છે અને સત જાણતા નથી આપણે આ વ્યવહાર સત્યમાં રિલેટિવ સત્યમાં જે હકીકત સ્વરૂપે રિલેટિવ છે તેમાં આપણે ભગવાનની બધા પોતપોતાની માન્યતાથી પૂજા કરે છતાં પણ એનું ચિત્ત પ્રમાણે સખણું ના રહેશે આ કાળમાં કળયુગ છે ને કળિયુગનો પ્રભાવ જબરજસ્ત છે રાખવો હોય તો ના પણ ભક્તિ જરૂર રહે ભક્તિ જરૂર રહે ત્યારે એ દાદા ભગવાને આપણને અક્રમ વિજ્ઞાનમાં આપણાથી કેમ કહી શકાય પણ આપણે તો કહીએ જ નહીં કે ભાઈ દાદા ભગવાને કવિરાજા આપ્યા એમને દાદા ભગવાન અમને મળ્યા કે આપણે અમને મળ્યા ભાષા છે એ ગરજવાન એ શ્રીમદ રાજચંદ્રજી ની ભાષા હતી દાદાની ભાષા એ માહિર ભગવાન ની ભાષા એ ગૌતમ સ્વામી શોધવા નતા ગયા ગૌતમ સાહેબ ભૂલા પડેલા તો એમની પાસે આવવું પડ્યું ભૂલો પડ્યો ઘર શોધતો કહ્યું કે આ કોણ જોઉં તો હું બધા રસ્તાઓનો જાણકાર ના આવ્યો મોટો જોવતો ખરો તો જોતા જોતા રસ્તામાં જ બધું સરખું થઈ ગયું રસ્તામાં જ અરે આજે હું પેસતા તો નામથી એમને ભગવાન બોલાવે છે તો કે મલ્યા નથી કશું નહીં મને નામથી બોલાવે છે એટલે આ તો ધર્મકથાઓમાં આપવું પડે ધર્મકથાઓ છે ને કેટલા બધા સંખ્યાના આપણાને ધર્મમાં સ્થિર રાખવાના હમ એ આપણા મહાત્માઓનો પણ મહાત્માઓ જાણે છે કે દાદા ક્યાંય અમારાથી દૂર નથી બધાને સ્વાદ છે બધાને સ્વાદ છે તો પેલી હેમા કહે છે કે મન નથી સ્વાદ ખોટું બોલો છે છેક નહીં સાચું બોલ છે હા ત્યાર પછી માફ કરજે મારી રીતે આવી છે ઊંધી પૂછવાની હા આ જમાના આપણે ઊંધું બધો વ્યવહાર કરીએ છતો થઈ જાય પણ એ આપણે એકલો અંદર અંદર બહાર તો માર ખાઈશું બધા બહાર માર ખાઈ એવું ના કરાય હે એટલે બહુ સુંદર આપણે આ જે પ્રથા પડી છે અહીંયા નૂતન વર્ષે વ્યવહારથી કે ક્યા એવું સુંદર આપણું નૂતન વર્ષ છે મહાત્માઓનું કે ક્યારે હંમેશા કાયમ નૂતન નૂતન રહ્યા કરે પણ છતાં વ્યવહારમાં વ્યવહાર સ્વરૂપે છે આપણે ત્યાં મળી લઈએ અહીંયા આગળ એટલે આ ક્ષેત્ર નક્કી થયું કારણ આપણે વ્યવહારમાં બધા નૂતન બેસતા વસ ના આવે ને દિવાળી દાળમાં બધા ચાર દાડા હાલ જવા દેજો આટલી જ વાત કર્યા કરે મહાત્માઓ તો કે મહત્વ છે અને બધા ધર્મીઓ માટે આપણે ત્રણ મંત્રો છે મુખ્ય એ બધા માટે એવું છે તો આપ સૌને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે સારું વર્ષ આપણા માટે આજે પાક્કા નિશ્ચય કરીને આજ્ઞા ધર્મીય જીવનથી અને જે મન વચનકાયા સ્વરૂપે વ્યવહારથી વ્યવહાર આપણી સમક્ષ આપણો વ્યવહાર આવે એ બધા આપણી સમક્ષ આવેલો વ્યવહારને વ્યવહાર સ્વરૂપે જ જોઈએ સારી રીતે કેવળ વ્યવહારથી કેવી રીતે કેવળ વ્યવહારથી અને આપણે અંતરના શુદ્ધાત્માને નમસ્કાર કરીને શુદ્ધાત્મા દ્રષ્ટિએ બધે જ આખા વિશ્વમાં અને મહાત્મા ખાસ કરીને કોઈને પણ ક્યાંય કરતા ભાવે ના જોઈએ આપણે બધા શરીરો દેખાય કરતા ભાવે છતાં કરતા ભાવે ના જોઈએ ત્યારે જ આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિથી શુદ્ધાત્મા જોયેલા કામ્ર કારગત નિવર્ષે આપણને કારગત સમજાયું એ આપણો નિર્ણય નિશ્ચય છે દાદા શક્તિ આપણી અનંત તે અમને પ્રાપ્ત થાય બસ આ પ્રાર્થના આ પ્રાર્થના સાથે આ જીવન જાય અને આ વર્ષ થાય અને વર્ષે વર્ષે આ તો વ્યવહારથી કહીએ છીએ એટલે વ્યવહારથી આપણે આ રીતે કરીએ જ છે પણ આપણે રોજનો રોજનો નિયમ બને અને સતત બને આ કરે ઉપયોગપૂર્વક ઉપયોગ પૂર્વક ઉપયોગ પૂર્વક ખૂબ ખૂબ આશીર્વાદ છીએ આપિદા આનંદ જય સચિદાન યોગેશ સ્વામીજી કંઈક પ્રસાદી તો આપો કઈ રાતની જય સચિદા છે દાદા ભગવાન ના પગલા થયા ત્યાં દાદા ભગવાન ના પગલા થયા પરમ હંસ આત્મન નાચે થે થી છે ત્મ ના છે આત્મદીપ પ્રગટ્યા છે નર ના આત્મદીપ પ્ર ગટ્યા છે નર ના વિના દીપ માળાએ દિવાળી થઈ છે વિના દીપમા દિવાળી થઈ છે દાદા ભગવાનના પગલા થયા ત્યાં દાદા આવ્યો અલકનો એકયાત્રી આવ્યો અલકનો એકી પરિમલ પ્રસાર ને પ્રગટ પુરુષાર્થી પરિમલ પ્રસાદ ગણતા તારા ને સાંભળે છે રાત્રી રાત્રિ જગત બિંદુ જા કળ નું સ્વપ્ન છે કે ભ્રાંતિ જગત બિંદુ જાકળ સ્વપ્ન છે કે ભ્રાંત્રી સતસંગ ન ગરીબે ગરી સતસંગ ન ગરીબે ગરી સતસંગન ઘડી બે ઘડી માં સતસંગન ઘડી બે ઘડી માં કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે કોટી કોટી સ્વર્ગની દાદા ભગવાન ના પ્રગલા ત્યાં દાદા ભગવાન ના પ્રગ આત્મદીપ પ્રગટ્યા છે નર અન નારના આત્મદીપ પ્ર ગટ્યા છે નરન નારના વિના દીપ માળા એ દિવાળી થઈ છે વિના દીપ માળાએ દાદા ભગવાન ના પગલાથયા ત્યા દાદા ભગવાન પગલા થયા આ તમ જ્ઞાન ના અમી છંદ આવ્યો અલ એકી આયો એકી પરિમલ પ્રસાર પ્રગટ પુરુષાર્થી પરિમલ પ્રસારે પ્રગટ પુરુષ ગણતા તારા ને સાંભળે છે રાત્રી ગુણ ગણ તારા સાંભળે છે રાત્રિ જગત બિંદુ જાકણ નું સ્વપ્ન છે કે ભ્રાંતિ જગત બિંદુ જાકણ સ્વપ્ન છે કે ભ્રાંતિ સતસંગનિયા ગરી બે ઘડી માં સતસંગ ગરી બે ઘડીમાં કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે દાદા ભગવાન ના પગલા ત્યાં દાદા ભગવાન ના પગલા ત્યાં પરમ હાઉસ આત્મન નાચે થઈ થઈ છે પરમ હંસ આત્મ ગાજે થા ભગવાન ના પગલા તયા ત્યાં દા ભગવાન ના પગલા તયા આતમ જ્ઞાન ના અમી છંટકાર્યા ધ્યાનના અમી છંટકાર જડને ચેતનના તે જ મા બોળ્યા જણને કે આ શુભાશુભ સ્વરૂપ અશુદ્ધ ઉદગલ પરમાણુ શરીરના એને ચેતનમાં જબોડ્યા ચેતનના એટલે એ પછી ચેતનવંત થઈ જાય તો એ ચેતનવંત થઈ જાય દાદા નિશ્ચેતન ચેતન ભલે કહ્યું છે પરંતુ એ પ્રયોગ ક્યાંય થયો નથી આ સારા કાળચક્રમાં ક્યાંય નથી થયો આ દાદા ભગવાનની પરમ આશ્ચર્યતા છે બહુ મોટી જળને ચેતનમાં તે જ મોત ચેતન ભાવના અનંદ જગત કલ્યાણ ભાવના જે દ્રવ્યથી હોય છે પરંતુ ભગવાનની ભાષામાં દાદા ભગવાને જે તીર્થંકર ભગવંતના હૃદયમાં હતી સદાય તે આખી આપણને સચેતનતાએ કરીને આપણામાં એ જગત કલ્યાણ ભાવના આપણામાં પ્રગટાવી એક ભાવના પ્રગટાવી ભાવના અનંતીના જણાવવામાં આવ્યા અને ભાવ શબ્દ એટલો બધો એટલા માટે અગત્યનો છે કે એ ભાવમાં મર્યાદા નથી શું કહ્યું મર્યાદા દ્રવ્યમાં છે ભાવમાં નથી એટલે ભાવ પણ કયો તો કે દરેક મન વચન કે અંદર જેને ભાવ થાય તે પછી બીજાને ભાવ બીજાને આમ તેમ ના કરી શકે એ આપણે વ્યવહારમાં એવું સમજતા હતા આ જે વસ્તુ જુદી છે હકીકત શું જગત કલ્યાણ ભાવના ભાવના એ ક્રિયા નથી ભાવના એ ક્રિયા નથી પરંતુ એ આપણે આપણું પોતાનું સ્વકલ્યાણ સારી રીતે થઈ જાય અને એ દેહ પછી બધાને लगे अपने बीजाने काम लगाड़ा देह ने कम लगवाहा मुक्त सृष्टि ી સજાવ ભૂખ સુજ કાયાને માયા બેયા મની કુલી થઈ ગઈ છે આપ્ર ઘટ્યા છે નર અન્નાર ના આધી પપ્ર ઘટ્યા છે નર અનનાર ના malae diwali taithe bina deepamala e diwali taithe daa daa bhagwan na paglaat ya tya dada bhagwan <laughs> la <laughs> paglaat ya tya parmahousaatman naache tai tai te parmahousaatman naache tai tai te આત્મ દીપ પ્ર ગટ્યા છે નાર અંદર આકમ દીપ ગટ્યા છે નર અંગ નારના વિના દીપમાળા એ દિવાળી થઈ છે દીના દીપમાળાએ aalitai te dada bhagwan na pag laath yat dada bhagwan જય સચિદાનંદ શું કે છે પ્રદેશ જ્ઞાતા દ્રષ્ટાપણાનું અનંત અનંત સ્વરૂપે એ કઈ જેવું તેવું આકાશ નથી આ આકાશ તો આપડે મનુષ્યના બધું સીમિત છે પણ આ તો અસીમિત છે ગોઠવાઈ ગયેલો છું આકાશ ભેદી ગોખ બન્યા ગોખ બનાવ ને દરેક ગોખમાં મુકાઈ ગયા પાછા ગોખ પૂજા કરીએ ને આપણે બધા ગોખમાં મૂર્તિ મૂકીને દેવ મૂકીને બધું પૂજા કરીએ ગોખ બનાવ્યા કે છે અનુપમ ઓજસ સો સો ભાનુ જગાવ્યા જૈનો તીર્થંકર ભગવંતુ પણ કહે છે કે છેલ્લા સમયમાં ભગવાન બધા જન બનતા આપણે વ્યવહાર વાત કરી છે શું કરીએ આવે આપણે સમજવા જઈએ વાંચીએ ખરા સમજા આજે મહાત્મા નથી એની પ્રોપર જગ્યા એ આપણને સમજણ પડશે સમજાયું શાસ્ત્ર નિશ્ચય સમજાવે છે ત્યાં એ નિશ્ચય નથી શું કહ્યું પણ શાસ્ત્ર જે સમજાવે છે તે એ નિશ્ચય બાજુ લઈ જાય એવું છે જરૂર પરંતુ થઈ શકતો એનું યથાર્થ માર્ગદર્શન શાસ્ત્રો માર્ગદર્શન આપે ગાઈડ કરે તમને પરંતુ યથાર્થ માર્ગદર્શન તો જીવતી મૂર્તિ આપે શાસ્ત્રો જીવતા ના હોય કોણ છે શાસ્ત્રો જીવતા ના હોય જીવતી મૂર્તિ એ જ્ઞાન સિવાય નથી હોતી મૂર્તિ સ્વરૂપે ફર્યા કરે છે બધું થાય પરંતુ એમનો ધર્મ છે પણ હવે નથી થયું હા હવે જેવા સ્વીકારી લે બધું પછી મૂકે પણ પ્રેમ છે એની પાસે ભાવના છે ભાવના છે આકાશભેદી ગોક બનાવ્યા અનુ પણ બહુ સો સો ભાનુ જગાવ્યા એટલે આપણી અંદર આપણા દેહમાં આપણી ભૂલો આપણા પ્રત્યાખ્યાન નહીં થયેલા પૂતગલો છે બધા શું કહ્યું એટલે એને અપ્રત્યાખ્યાન કે છે એટલે પ્રત્યેકા જળા ના થયેવા બધા એ સ્ટોક બધો પડે છે ભૂલો જ કહેવાય બધી અને પોતા પણ એક શબ્દ દાદાએ બધું જ આપી દીધું પોતા એક શબ્દ બધો આખો સરવારો આપી દીધો હમ એ તો એવા પુરુષ જ આપી શકે અને આપણને પોતાની અંદર આજ્ઞાધર્મના પુરુષાર્થમાં મૂક્યા ધર્મના પુરુષાર્થમાં મૂક્યા એની સાથે પ્રતિકમણ આલો પ્રત્યાખ્યાન પોતે નિશ્ચય સ્વરૂપ થતા જઈએ એ નિશ્ચય આલોચના પ્રતિકમણ પ્રત્યાખ્યાન વ્યવહારથી વ્યવહાર માટે નથી થયા એના માટે મૂકી દીધા આપણને કેટલું અદ્ભુત કામ કર્યું છે એમને કારણ કે આ ગોખ એમને બનાવી દીધા ગોખ આપણે મંદિરના બનાવીએ છીએ ગોખમાં દીવો મૂકીએ આ મૂકીએ કંઈ મૂકીએ એ બધું સમજાયું ને હમ ગોખ હોય છે તો અલ્લાહની પૂજા કરવા માટે હોય છે એને મેમ્બર કહેવાય છે દીવાલ હોય તો મેમ્બર જેવું હોય તો પછી અહીંયા આવે એટલે કે અલ્લાહ નિરાકાર છે એમ સમજ સમજાવવા માટે શું કહ્યું હા એ નિરાકારને ઓળખાવા માટે મુલ્લાજી બધા એ બધા હોય ખરા સો સો ગોફ બનાવ્યા સો સો ભાનુ જગાવ્યા એટલે આપણું જ્ઞાતા દ્રષ્ટા પણ જગમગે છે એમ તો થવા મુશ્કેલ છે પરંતુ આ પ્રોસેસ છે આખું પ્રોસેસ છે કેવો કે કેવળ જ્ઞાન સર્જન કેવો સર્જન એટલે ઉદય આવે એના અને એવો પ્રોસેસ ના હોય અને એવું બંધારણ ના થતું જતું જાય તો બનાવ્યું આજ્ઞા ધર્મ મેં કારણ કે કારણ કે હોય નહિ અને પરિણામ સ્વરૂપે ઉદયમાં આવે નહી આવે નહી એટલે આપણે આવે ઉદય બોલવાનું ના રહ્યું શાસ્ત્ર માં શબ્દ લખ્યો છે શાસ્ત્ર બહુ ભ્રમ પણ છે તે સમજાવ્યું ને હા ફાઇલ આવી કે છે બધાને ખબર પડી જાય બાકી ઉદય શબ્દ બહુ મોટો છે હા સાહેબ તીવ્ર મુમુક્ષો હોય તો જ સમજી શકે મુમુક્ષામાં તીવ્રતા હોય તો જ હમ ખબર જ્યારે વહેલું મોડું સાહેબ જો થાય છે ખરું થાય છે ખરું ફાયલાઈ હનુમાનજી કોઈ લગતા હૈ બિરાસર મેં ગઈ ભાવના એ કરાઈ ક્યાં ક્યાં નહીં ક્યાં લેકિન જો હમે બતા નહી હોય જરૂર કે ફાઇલ આ ગઈ ફાઇલ આ ગઈ એસતા હો હનુમંતી ગે પેલો તમારો અરવિંદ તો બસ એ શાસ્ત્રો જ કાઢ્યા કરે છે કઈ કયો મહેતા આજે તો બસ ન કરતા કર્મ કારણ બની ને પોતે પરિણામે છે પોતે સ્વભાવે સ્વપરિતિ કરી પરિણામિક સ્વભાવ કામ કરી રહ્યો છે શું કહ્યું એ પારિણામક સ્વભાવ એમનો એટલે શું કે પરપરિણામના સાથે એ પરપરિણામ પરિણામોથી રહ્યા જ કરે છે એની પરિણીતી અને સ્વપરિણામ સ્વપરિન સ્વ સ્વપરિણામમાં રહ્યા કરે બે નોખું છે એટલે વચ્ચેનો ચીકણો ભાગ નીકળી બહુ ઘણો નીકળી ગયો આખો તો ના નીકળી જાય આ કાળમાં એવું નથી બનતું શું એ તો જેમ છે તેમ જ હોવું પડે એમાં ના ચાલે અને દાદા ભગવાન જે નીકળ્યો ને એ કેવળ જ્ઞાન સ્પર્શી નીકળ્યો કેવો કેવળ જ્ઞાન સ્પર્શી પરંતુ એ સ્પર્શ થયો એટલે ત્યાં ટકી ના શકાયું એટલે પાછો પડ્યું કેવળ દર્શન સ્વરૂપે સ્થિર થઈ ગયો અને એ જ મહાત્માને આપીશું બીજું કશું નથી આપ્યું દાદાએ એક જરા પણ પરમાણુ ફેર એ રાખ્યો નથી એમના મન આપણામાં એટલું બધું આપ્યું છે આપણે એ સમજ્યો હવે એ રહેવું ના રહેવું આપણા પર છે પરંતુ ગૌતમ સ્વામીને વીર પ્રભુ સાથે એટલો બધો રાગ અને તે મરીચીના ભાવથી પહેલેથી જ મરીચીના એમના શિષ્ય હતા ગૌતમ સ્વામી અને છેક છેલ્લે તો કેટલા બધા ભાવ તમે વાંચો તમે તો એ થઈ જાઓ વચમાં તો એટલું બધું ફરવું પડ્યું છે પાર નહીં વગરનું આમ કહેવાય બે ભાવની વચ્ચે પણ એ બધી આપણે નથી કરવી આપણે તો આ મામાનું ઘર કેટલે આવી ગયું આવી ગયું કઈને આવો પધારો હરું દેખાય બે માઇલ અરે આટલું ચાલે આવતું નથી પણ એ તો આપણને મોક્ષના યાર્ડમાં બેસાડી દીધા છે એન્ટ્રી કરાઈ છે આપણને પણ યાર્ડમાં હોય તો ખરા કે પ્લેટફોર્મ કેમ નથી આવતું એટલે છતાં એટલે આસન્ય ભવી ગયા શું કહ્યું આસન્ય ભવી આ મોક્ષો ટુકડો છે કે છે એમણે છે કે છે તે હાથમાં મૂક્યો છે મોક્ષ અને મોક્ષ જે સજીવન સ્વરૂપે હોય તે જ આપણા હાથમાં મોક્ષ મૂકી શકે શું કહ્યું સજીવન સ્વરૂપે હાથમાં રોકડો મૂકી શકે અને દાદાએ કહ્યું છે આ ચાલશે હજુ બે પેઢી બહુ એક્સટેન્ડ કરો તો ત્રીજી ચાલી જાય તે હવે આપતા પુત્રો મારફતે એ ત્રીજી પેઢી આખી હવે એમને સોંપીએ છીએ અમે નૂતન વર્ષ છે આજનું હું અને એમના પ્રમુખ અમારા શૈલેષાનંદ ડૉક્ટર સ્વામીજી ડૉક્ટર સ્વામીજી સમજાયું ને શૈલેષ કરુપે દડા ખુલ્લા થતા જતા સમજ્યું અને મૂળ હકીકતે પહોંચે શું કહ્યું મૂળ હકીકતે પહોંચે એ આખો સત્સાધનનો નિશ્ચય પ્રાપ્તિ માટેનો વ્યવહાર માર્ગ છે આખો શું કહ્યું સત્સાધનો માર્ગ થાય પુરુષાર્થે નિશ્ચય પ્રાપ્તિ માટેનો આખો માર્ગ છે એ રહેવાનો એ રહેવાનો એ જ્ઞાન માર્ગ છે આખો એ જ્ઞાન પ્રાપ્તિ કરાવવા માર્ગ છે આખો તે દાદાએ જગતના કલ્યાણ માટે પણ કેટલું આપ્યું અને જે પુણ્યશાહી ભાગ્યશાળી છે એ બધા માટે સીધે સીધો જ મોક્ષ આપી દીધો દેવી રીતે કામ થયું અને એટલા બધા દીવડાઓ પ્રગટ થયા કે છે હવે આ અંબરલાલ શરીર છે ને એ બુજાઈ જાય પણ આ દીવડાઓ ક્યાંથી બુજાશે આવે એકલા હતા તો ધીમે બહુ હંભારી હંભારી કામ લેતા હતા બહુ હંભારીને કારણ કે વિશ્વ બહુ વસવું છે વિશ્વ વસવું છે થોડું એનો સ્વભાવ આ કારને લીધે કારને લીધે હમ એટલે અનુપમ ઓજસના સો સો ભાનુ એટલે અંદર શરીરમાં પૂતગલમાં આપણે અપ્રત્યાખ્યાના રૂલો અને બધું જે સ્ટોક પડ્યો છે એ પછી જેમ જેમ નીકળે ને એટલે એટલો જ્ઞાતા દ્રષ્ટા પ્રકાશ બધો ખુલ્લો થતો જાય સમજ્યું ને અને અંતરના આબને નિહાળ્યાં કે છે કિરણો એ બધાથી આપણું અંદર પૂતગલ બધું અંજાઈ જાય બધું શું અજવળાઈ જાય અને પછી અંજાય અને એને સો સો ભાણું અને આબને નિહાળ્યા કે છે કયું આભ તો કે આપણા શુદ્ધાત્માનું અનંત પ્રદેશી આપ કેવું અનંત પ્રદેશી આપ અને અહીંયા આગળ શરીરમાં પૂગલ સ્વરૂપી આ બધું આખું અવિચલ વ્યવસ્થિત નિરાલંબ એટલે આપણા વ્યવહારને હરખો રાખવા માટે આ દાદા ભગવાને અમારા આપણા યોગેશાનંદ સ્વામીજીએ આખો અંક આપ્યો અક્રમ વિજ્ઞાનનો ઓળબો શું કહ્યું એટલે તમે નહીં સમજો એ તો અમારે પહેલાં કન્સ્ટ્રકશન કરનારા સમજે પણ એ જૂના જમાનાનો હતો હા કડીયા લોકો વાપરે ઓળબો સીધો સીધું માપ લેવા માટે દિવાલને પ્લાસ્ટર કરવું હોય ને તો પેલું એ બંધ રાખ્યું અને અડાડે પછી એનું લેવલ જોઈએ હા આગળ લેવલ કરીને નાખે બધું ઓળબો તે આંધાર વ્યવસ્થિત આપ્યું ઓળો એટલે આધાર કહેવાય શું કહે આ વ્યવસ્થા આ બધું વ્યવસ્થિતની આજ્ઞા બધી આધાર છે પણ કેવી એ નિરાલંબ સ્વરૂપ આપણું પ્રગટ કરે એવી શું કહ્યું જેને કંઈ આધારની જરૂર જ નથી નિરાલંબ એ દાદાનું ભગવાનનું સ્વરૂપ છે દાદા ભગવાનનું દેહ સાથે હતા છતાં એમનું નિરાલંબ દશા છે એ સમજવાની એ આપણામાં આપી અવ્યવ અવિચલ વ્યવસ્થિત અવિચલ વ્યવસ્થિત એટલે પરમાનન્ટ કાયમનું વ્યવસ્થિત છે એ હતું છે કે નથી એવું જ નહીં હંમેશનું છે એ તો અવિચલ ક્યારે એમાં વિચલતા ના આવે નિરાલંબ માણ્યા એટલે આપણું નિરાલંભ સ્વરૂપ ખુલ્લું કરે એ મોટા મોટી એ ક્રક્ષ આજ્ઞા છે મુખ્ય પણ એક આજ્ઞા સાચી આપી કે તમે આપણે સંભાવ નિકાલ કરી શકીએ શું કહ્યું સંભાવ નિકાલ કરી એના માટે એ તો રક્ષણ મૂક્યું કારણ કે આ મનવચન કાય એવા આપણા આજે શક્તિ વાળા નથી મન એ સ્ટ્રોંગ નથી વાણી અને દેહ નો નિશ્ચય એવું શરીર કે જેથી કરીને આપણી રીતે કરી શકીએ શું કહ્યું આપણે કરીએ જો ત્રીજી આજ્ઞા નામ કયું હોત ને એમ કહ્યું થાય એટલે એમનો અનુભવ એનો આધાર આપ્યો આપણને અનુભવ એમનો અને આપણે આજ્ઞા સ્વરૂપે લીધો એમનું પ્રમાણ લીધું તે આપણું અનુભવ પ્રમાણ ખુલ્લું કરવા માટે જે નિરા માટે આપ્યું છે આજ્ઞા એટલે આજ્ઞા પછી શબ્દથી લેવા જાય તો એટલું એવો લાભ મળશે એ શબ્દ નથી એ શબ્દાતીત અનુભવ પ્રાપ્ત કરાવનારનું આખું વ્યવહારનું વ્યવહારને નિયમન કરનારું એવું દાદા ભગવાનનું આધાર સ્વરૂપ છે ઓરંબો છે દાદા ભગવાનનો દશાનો દશા ઓરંભો કહેવાય જનથી ઓરંબો જાણો કે નહીં કળિયા લોકો વગરે ને બીજા બધાને તો કન્સ્ટ્રક્શન હોય નહીં ને હમ આધાર કહીએ છીએ ઘણી રીતે દાદાએ સમજાવ્યું છે કોન્ક્રીટનું ડાબું ભરવું હોય તો એને એમ એમ તો ભરાય નહીં ને આ મૂક્યું અને ભરી એમ નહીં ને ટેકા વગર ભરાય કેવી રીતે ભરો તમે ટેકા બેકા બધું આપવું પડે અને ધાબું ભરાઈ ગયું અને હાથ દાડામાં સ્ટ્રોંગ થઈ ગયું એ કાઢી લે પાછા બધા કાઢી લે હવે આપણે સંભાળ નિકાલતા એની મે પછી નીકળી જાય તો પછી દાદા ભગવાન જ હાજર થાય એ એટલા તો હાજર રહે જ આપણે જોડે જોડે કહી રાજે તો તે વખતે એની શું દશા હશે આ જયારે સત્સંગમાં સાંભળ્યું એમને શરૂઆત ના પદ છે બધા ઈચ્છક છીએ કારણ કે આપણું હું એની જગા ફિટ થઈ ગયું અને બધું સ્ટ્રોંગ મજબૂત થતું જતું જાય છે અને જે હું નથી એ આખું નિકાલી થતું જતું જાય છે એટલે એમાં રાગ બધો નીકળતો જાય છે એટલે કે ઈચ્છા આખી શરીરની આપણે પૂરી લાયેલા બધી ભરી ભરી ઠોંસી ઠોંસીને મનથી વચેથી કાયાથી એ બધી ખાલી થતી જાય છે એટલે નિરીક્ષક ઈચ્છકની નિરાગી ઈચ્છકની હવે નવી ઈચ્છાઓનું કોઈ આપણે રહ્યું જ નથી કશું નિરીક્ષક આશામાં નિરીક્ષક આશામાં એટલે કે એ ભગવાન સ્વરૂપની નિરીક્ષક દશાની આશામાં શુદ્ધાત્મા ધ્યેયની ખુમારી મળી ગઈ છે અને ખુમારી શુદ્ધાત્માને જ લાગુ પડે છે અદભુત ખુમારી હતી તે આ જ હતી શું પૂદગલ ખુમારી એટલે વ્યવહારમાં આજે વ્યવહારની ભાષાઓમાં ખુમારી શબ્દ જે જાય છે વિચારકો સ્કોલરો બધાને માટે એ ખુમારી આ વસ્તુ છે કે દેહે કરીને કરીએ ખુમારી આવે જ નહીં કોઈ દળો સમજવું એવું જ્ઞાનનો પ્રતાપ છે જ્ઞાનનો પ્રતાપ છે પ્રતાપ એનું મારી રહ્યું પણ આપણા વ્યવહારના બાર વાગી ગયા જરૂર વ્યાર વાગી ગયા છે અને આપણે જીવતા રહ્યા છીએ એટલે હવે વ્યવહાર જીવતા નથી પણ નિશ્ચય જીવીએ છીએ નિશ્ચય નિશ્ચય જીવન વ્યવહાર સાથે એ જ સાચું જીવન છે એ જ સાચું જીવન છે બધું અંતરજીવન અંતરજીવન તો આજે આપણે નવું વર્ષ એક બધાને આનંદ મળ્યા આનંદ ઉલ્લાસથી હમ હવે કોઈ દાળો આપણે જૂના નહી થઈ જવાય આટલું કાજી રાખજો કાજી રાખજો દરેક જગને હા ઘરમાં આપણે જોડે જોડે તો જૂના નહી થઈ જવાય અને ભૂલો તો થાય ભૂલો નાસ્તે ખબર કેમ ની પડશે કે ભૂલ થઈ પણ આપણે ખબર પાડવા માટે ભૂલ નથી કરી એમાં નથી લેવું જય સચિદાન આજના સુપ્રસંગના નિમંત્રકો મહાત્મા નૂતનબેન હરપડે પરિવાર જગદીશભાઈ પી શાહ પરિવાર દિલીપભાઈ પટેલ મધુરાઈ પરિવાર અને જિગ્નેશ ચંદુભાઈ પટેલ ઓસ્ટ્રેલિયા પરિવાર આ ચાર ફેમિલી તરફથી આજના દિવસની પ્રસાદીનું આયોજન કર્યું છે બીજું આવતીકાલે શનિ અને રવિ કેલનપુરી મુકામે સ્વર્ગીય એસ એમ પટેલની પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર તરફથી ચોવીસ કલાકની સ્વરૂપ કીર્તન ભક્તિ રાખી છે કાલે સવારના દસ વાગે ત્રિમંત્ર નમસ્કાર વિધિ શરૂ થઈને રવિવારે બપોરના બાર વાગે એની બધી પૂર્ણાહુતિ થશે મહાત્માઓ ખાસ નોંધ લેજો જય સચ્ચિદાનંદ કેટલા વાગે ચાલુ થશે દસ વાગે દાદાજી સ્ટાન્ડર્ડ છે અચ્છા સારું ચાલો જય સચિદાન શોભના કઈ કઈ એવી રીતે રાખીએ કે વ્યવહાર પાછો વ્યવહારનું જોવો પડે કારણ કે સમજી ગઈ ને આટલું પાછા મોદીનું હાથવી લેવાનું આપણે પછી ગોઠવાય આપણે દિવસનું નથી અમારે સરીબહેન તો દિવસને રાખતા નથી મારી તો ઓગણીસ ને વીસ આવત છે જયારે રાખો તો ઓગણીસ મારી એ કરી આપણે જોયું ને આપણે ના જોયું એવું જય સચિદાન દાદા ભગવાનના હસીમ જય જય કારો દાદા ભગવાન અસીમ જય જય આપણે બધા વેલ કોણ કોણ જનાર છે બારથી બોમ્બેથી નેવેલા બધા ચાર વાગે નીકળવાના છે અહી વેલા ને કરવું પડે ને ચાર ની ગાડી કરવું પડે બે વાગ્યા નીકળવું બે અઢી વાગે સારું તો અમે બે અઢી બે વાગ્યા સુધી અહીંયા છીએ બે અઢી વાગે બધા જાય એટલે તમે જશો તો અમે તમારી સાથે જઈશું પણ ચાર વાગ્યા ની ગાડી નહીં પકડીએ અમારા ઘરની ગાડી પકડીશું ચાલો જય સચિતા દા ભગવાન ના અસિ જય જયકાર દા ભગવાન ના અસિ જય જયકાર દા ભગવાન ના અસિ જય જયકાર singh jai jai, <Sessly> <Sessly> jai jai karo dada bhagwan na singh jai jai karo dada bhagwan na singh jai jai karo dada bhagwan him jai jai karo dada bhagwan hina asim jai jai karo dada bhagwan hina asim jai jai karo ભગવાનના અસીમ જય જય O Da Da Bhagawan Na Aseem Jai Jai Karu La La La La Asim Deh Deh દા ભગવાન ના ચિમ જાય જગારો ભગવાન સ્વરૂપ માં તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી હરિહંત પરમાત્મા છે અને આને દોર્યું છે એને ખબર નથી કે પાછળથી એ દેખાય પાછા એટલે પડછાઓ રહે જ નહીં બેની વચ્ચે એવું કેવાય છે આપડે ગમે ત્યાંથી જોનતું એ ના એ જઈશું પ્રયત્ન કરીશું સમીર કે રાખશે તો <laughs> દાદા ભગવ હવે અમે તમને જવાના દઈ દાદા ભગવાન હવે અમે તમને જવા નહી દઈએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ તે સાતે વર છે અંકાશને અવની માર દે મોક્ષ અંકા સે અવની દાદા ભગવાન ઓ દાદા ભગવાન દાદા ભગવાન ઓ દાદા ભગવારે ભોલો રે જય દાદા ભગવાન જય દા ભગવા જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય દાદા ભગવાન જય ભોલો રે ભોરે જય દાદા ભગવાન જય ભોરે ભોલોરે જય દાદા ભગવાન સિદ્ધ મંદિરમાં શિલપી સિદ્ધ મંદિરમાં dada i feel you you love me dada i feel you bhuli jaata ho ki koi bhi bulaai nahi bhuli jaata ho to koi bhi bulaai nahi bhuli jaata ho to koi bhi bulaai nahi bhuli વાય કોઈ ભૂલાય નહી દાદા તે દાદા તે કવિ બીજું લક્ષ નહી દાદા તે દાદા બીજું લક્ષ નહી દાદા દાદા વિના બીજું કઈ ના માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બો માટે દાદા દાદા દાદા વિના બીજું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 जाओ तो भुलाई नहीं बोली जावा चाहो तो भुलाई नई दादा ते दादा दा ते कभी बीजुल दादा ते दादा दा ते कभी बीजूल नई चाम रानी आखती लागे जुदाई चाम रानी आखती लागे जुदाई चामड़ानी आखती लागे जुदाई चामा नी छे जुदाई आपबंद सा गाई आमे आप सौ ने पोता जवा गे सोने पोता गमे अमने आपी जवाब भी गमे सौने આપણી જવાતો હાં બળવી ગમે આપણી જવાતો હાંબળવી ગમે સૌને આપણી જવાતો દાદાજી કી પા આગ્યા બાલગે